ભગવાન નહી બોસ કર્યો એ હજુ વિચાર બસ નહિ ભૂલ કરે છે આવે આટલા બધા બસો ને નીચે આજ નીચે પીવું ખરેખર કોઈ બસ છે બસ પણ છે તારી મારો ઉપરી કોઈ નથી એમ સારો સારા ફક્ત મિસ્ટેક અને બ્લન્ડર છે એટલે તારા ઉપરી તમને સમજાયું સમજાય મિસ્ટેક બ્લન્ડર હોય તો અંદર નઈ અંદર શેર નો શોક કરવો નહીં એ શોક કરીએ તો પેલો કાયદો કહી જાય પછી પેલો કાયદો કહી જાય ઉપરી નો અંદર શેર નો શોક કરીએ તો નજીક ગાબ આવ્યું નઈ પડે એની કરે છે શું કરે હિન્દુ હોય તો શું કરે આપડે એને મુશ્કેલ જાય બે હારી ને ગાડી માં રાજા ને મોટો જવાનું બધા લોકોયા સુતા સુતા લઈ જતા છે શું નીકળી ગયા છે એટલું જાય નહીં આજે તારે કેવા જેવું આવું પડે આપડે આપડે રેસી લાવ્યો ને ક્યાંથી આવ્યો રંગેર ના પછી શીખવું છે ભાઈ ના આવે કે ભય એમ તેનો ભય ભાઈ વાળું જીવન જીવન સમય છે ને એ લેવડ મને નિર્ભય મને નિર્ભય તો પછી આવવાનું છે ને એટલે જના નિર્ભય જાય ને આ બતા દિન થઈ ગયો છે ને કુજ જુદી જો સરવા દેજો બોલ શું કે રટ્યુ લા ન ટીક ઓરે ઇનકે બેક માં આવતો રહેતા હે ટાઈમ ભાઈ ભાઈ તો બીજી સ્કૂલ માં ભાધી કયું નિર્ભય બનાવે ચાલે છે કરવા ને આ બધા જ્ઞાન જાણ્યા કરે એ બહુ ફરક ના પડે કે આ બધું જાણવું આ બધું જાણવું કેવું નઈ યાદ નથી ના પણ આમ મરવાનો ભો લાગે નહી માસ ને ના લાગે મરવાનું ભાવ લાગે ને એક વાર આવવાનું જ પછી આ કેવી રીત મરી ગયા પછી ક્યાં આગળ જવું એમ દિએ નથી આપડે કોઈ પ્લાન નથી પ્લાન છે ત્યાં કોન્ટર જતા એ ખરાશ થાય એટલે કલાસ થઇ જાય આરોગ્ય નથી થાય થાય છે ચિંતા હવે નથી થતી ચિંતા થાય લાગે તો શક્તિ નઈ મંદિર થાય ઊંઘવાની શક્તિ નહીં ઊંઘું હોય તો ના ઊંઘે સાદાજી રાતે શ્રીજી હું જનપતિ રાતે શ્રીજી એમાં કાપી જવાનું છે તો ક્યાં ના છે તો ઉડાઈતેસ તો એડ થી સબાઈ લે એન્જિનલ તો મેં અહીંયા તો રાખ્યા એ ખરાબ થાય ત્યારે એ બગડી જાય એટલા માટે બગડે ત્યારે જરૂર પડે સાચી પણ બધા આખી ગાડી ડૂબી જાય પછી કેમ નું થાય મશીન કેમ થતું ત્યાર પછી ના થાય જશે ખબર નઈ કે ના પડે આ બધું જાઉં એટલે નથી ને કાયા ચિંતા કરના બધા રસ્તા આવે ને એટલે એ વસ્તુ બનશે કે નહિ બને તો બનશે કેટલા વર્ષમાં પચીસ વર્ષ પછી ખબર નથી ચોક્કસ પછી વાર નઈ કેટલા ખબર નથી થવાનું છે તો તને કેટલા હશે તમે કાંટા દે જો એ વડલો મને આઈકન કરી ગયો એ જારો જોતે જાકે કમાતો થઉ ત્યારે ગમે મને કેટલા વર્ષે મને આટલા કિલો લાગે છે આમે લીન મારી એ આરો પ્રોગ્રામિંગ નો હોય તો સાંભળો એક જ જયારે વિચારવું પડશે ત્યારે વિચારી જ કે જયારે વિચારવું પડશે ત્યારે વિચાર ચેતી ને કર્યું પછી તલાવ માતાજી એના કરતા પહેલો કલાક માં જાય લાગે છે મુસ્લિમ સારા છે ઇન્ડિયન સારા લાગે છે હિન્દુ પાણી બાણી ત્યાં જાય છે મારે શા માટે જોવાનું બધ સરકાર છે ને આપડે દરેક ના માણસ સરખા છે ને માણસ નું ખાવાનું ના ગમે સર ગાય છે બકરી મન કાઢું આપડે એટલે ધીમે જાય હું સારું થઈ ઈચ્છી બકરી પછી બકરી બીજા ને કેમ જુદી જાત ના વાળ છે એની પાસે કારણ હશે કે નહીં બધા રહે એવું ખાવું છે એને પોતાને ભાન નથી એટલે એમ દુઃખ થતું નથી બહુ અને ભાન નથી અને અમે ઘઉં ને છે તે આપડે બાપા મૂકીએ તો બઉ નાસી ના જાય જે નાસી જાય આપણને જેને ત્રાસ થાય એને નહી મારવાનું જેને ત્રાસ થાય આપણને જોઈએ તો આપણે એ તો હંમેશા એનું પેમેન્ટ આપડે કરવું જ પડે જેનું દુઃખ કહીએ તો પેમેન્ટ કરવું પડે એટલે આ છે તે વેજીટેરિયન ને પેમેન્ટ તો કરવું જ પડે આપડે પણ એનું પેમેન્ટ દસ આપડે થાય એનું ઉદ્ધિકરણ થાય એને એટલે ઊંચા દીવ માં આવે આપણે પોને લઈ જાય એટલું અને ઊંચા દીવ માં ને અને આ વધારે લઈ જાય બઉ દુઃખ થાય લોહી નીકળે જેમાં લોહી ખાવાનું ના કર્યું નીકળે પડું નીકળે હાડકા નીકળે ખાવાનું ના કર્યું બસ્તી બસ્તી ક આ બધું આ કદે ની દુકાને રડવાઈ દુકાને બધી ચીજો બધી ભોળો મળે છે બહુ સ્વાદિષ્ટ હોય છે હમણા શું કાઢ્યું આ શા માટે લે બીજું ખાવાનું ના મજુ એવું અને જો ખાવું હોય તો જાતે કાપી ને ખાવું કાપી અને નહી દુઃખ બઉ થાય છે પરું નીકળે છે હડકા નીકળે છે રડે ની કશું તો અને આ ખાવું હોય ત્યાં ખર્ચ કરી દેવાનું કાપીને ખાવી કાપે તે ખાઈ શકાય બળવાન હોય તો એને ખાવાનું અધિકાર ચારું બહાર તો ખબર પડે બધું એમને ખાલી શીખવાય કોઈ ગોરુ મજા તાખવાયું ત્યાં કરે no <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> જે કામમાં જોખમદારી હોય આપડે સમજી લીધું છે કે આથી જોખમદારી છે ગ્રાંધી માટે કીધું કેટલી મળી પીવાની કર્યું પાણી પીએ તો શું સોડા પી લે તો આવે ને તે પીએ છું છે હું સિવાય શું કયું હું સિવેલા છું અને મારું ભાઈ મારે તો હું કઈ જવાબદારી કરી દઉં આમાં આટલી જોખમદારી છે ગુનો ના કરશો બોલ વગર નું ચલાવશે નઈ એવું પણ હું ખાતો નથી જવાબદારી બઉ ખાવું હશે શું અને હા જો કાપી ને ખુલ્ તો બહુ ઉત્તમ જાતે કોઈ ઘણી વાર નથી સપ્તાહ ની ગયો જો તમે સુખ જોઈતું હોય તો આ દુનિયા ને સુખ આપો જીવને તમામ જીવને સુ ખાપો અને દુઃખ જોઈતું હોય દુઃખ આપો તમારે જે જોઈતું હોય તે આપો એમાં શું ખોટું કાયદો હતું એનો કોઈ ખોટો કાયદો છે માણસ સવળે રસ કરે હું અમેરિકામાં ગયો એ ઘણા છોકરાઓ ઘણા માણસો મંસાર કરતા બંધ થઈ ગયા કારણ જવાબદારી સમજાય એ બધું અને મદદ મદદ થતું જાય મગજ બે પ્રકારના મગજ એક બાહ્ય વિજ્ઞાન ને પકડી અને એક આંતરવિજ્ઞાન ને પકડી શકે બાહ્ય વિજ્ઞાન ને થતું નથી આંતરવિજ્ઞાન બિલકુલ બંધ થઈ જાય બધો બધો ફાયદો નહિ બઉ ખેડૂતો એટલો બધો સ્વાદ હોય છે એટલો બધો સ્વાદ નથી આ તો સાયકોલોજી છે અને તેમાં કેટલા હિન્દુસ્તાન માં બધા રોગી જ થાય છે સર ખાવી ખાતે મારે વાત મારે કઈ રીતે દુકાનો નથી કેવી મારી હાલ ચાલે હું તો ખાવું હોય તો મારી એવી ના કા નહી કોઈ आप के पर रौद्र ध्यान न्यान रौद्र ध्यान न थाय रौद्र ध्यान से हमता मंदिर नुक વસ્તુ ની અનુભવ શું કે આત્મજ્ઞાન શું છે કે નથી કે મને મારી લાઈફ માં સિક્કેટ હોય દાયું ભેગ લાયું છે ત્યારે દઉડે જયારે દર થઈ જાય આપડે ગાર ભે કે અત્યારે ન થાય ધર્મ ધ્યાન દે આપડે જે કઈ ધર્મ ધ્યાન દે કાપનાર ઉપર છે તે કાપનાર ઉપર હૃદય ધ્યાન ના થાય બરોબર ધર્મ ધ્યાન દે તો દાણું કે આત્મ જ્ઞાન હવે આવું તો અવ્યક્તિ હોય અવ્યક્તિ હોય સોળ કસાય છે પણ આ જે છે ને તે અક્રમ વિજ્ઞાન છે આ અક્રમ વિજ્ઞાન છે આક્રમિક વિજ્ઞાન છે આજે પછી ભગવાન અને આ ભગવાન નું વિજ્ઞાન છે એટલે અહીં કસાય નાનો પણ પાછો એમાંથી પડે છે એ જીવ છે કે પડે નઈ ને ગેરંટી અને પડવાનું સ્થાન જ ના સ્થાન જ ના સ્પર્શે તો અગિયાર માં ન જાય ના એ બધું થઈ થઈ ગયું હોય થાયક જ થઈ જાય છે પેહલો જ એક ઘંટામાં માણસ કાલે આ બધા છે આ બધા એક વસ્તુ દાખલો મિત્રો કે મહાવીર ને હા ભગવાન बात नहीं एक आवाई गो एक भाव बंधाई गो हो तो मारे जन्म लेव पड़े બાકી જો મને જન્મ બંધ ના પડ્યો હોત તો બે અવતાર કે ત્રણ અવસાર હા એકાવતારી જ્ઞાન છે જ્ઞાન છે ચિંતા થાય અને જવાબદારી અમારી બરોબર છે નાખીનો ટાપો પાડી નાખ્યો છે નાખીનો ટાપો પડી નાખી નો બંધ પડી બંધ પડી ગયો ભગવો પડે એનો સવાલ ભગવો પડે એમ શ્રેણીક ને પણ નાખીનો ટાંકો પડ્યો હા એટલે એમને પાયશ બંધ કીધો છે હા એટલે ભાવ કરવો પડ્યો એટલે બીજે ભાવ એ જાય બરોબર બરોબર છે ને એ બંધ પડેલો હશે કુટે બંધ પડે એટલે તૂટેલી આપણી સાઈ કે બરોબર પણ સ્વયંસંગસમ્ય નહીં હા આત્મજ્ઞાન થયું એમને સાંભળું છું ક્યાંક કે અમને આત્મજ્ઞાન થયું એ આત્મજ્ઞાન શું સાહીદ નું શું કે આપને આત્મજ્ઞાન થયું એ સાહીદ નું અને તે ઊંચું અમારે થયું છે કેમિના માં તરત જ દાખી રહી ચારે જી હવે વસ્તુ તમને જે સમજાય છે એ સમજવાનો ફાયો શું સમજવાનો તમને સમજાય તમને જે પ્રાપ્ત થયું પ્રાપ્ત કરવાનું છે પણ છતાં કસાય ભાવો છે એવા છે પૂર્વ ના નિકાસિત બંદો ભાવો પૂર્વ ના નિકાસિત બંધો ના ભાવો એટલા બધા છે કે આપણે ગુરુ એ હાથ મીઠા છે छता परिभाषिकाल मैं प्रेम सात मैंने कई उपकारी मार एम जो सवलो अर्थेलो मैंने समझी गए सवलोज आए संकृति ने सरक्षण हो तो सवलो आए क्योंकि एक तो ज्ञानी कही ચોથા કોણ બે દ્રષ્ટિ દ્રષ્ટિ એજ મોક્ષ પગથ્યું થાય એવું નથી આ કાલ થયું કે નહી મને પોતાને એમ થયું હું બે ત્રણ વર્ષ સુધી બેઠો પંચન કલાક બેઠો તે શ્રાલી ને બેઠો ભાનચન કર્યું મને કોઈ ભાન નથી લ્યું સંસાર પ્રત્યે કોઈ ભાવ અને ભાન નથી લ્યું બરાબર પણ જગ્યા એ જાતને એકાગ્રતા આવી ત્યારે એકાગ્રતા એ એક સ્થિર આસન મન મારીને કાઢ્યા પણ એ સ્થિર दृष्टि ने मटे थी लाने वा साधन अंदर प्राप्त अंदर पड़ेलू है प्राप्त थे छूटू हम हूं मानु छू के आ काल कही संकेत थाय बहु सहलू नहीं संकेत थाय भाई एम मैं मनु शू क्यू मैं मनु संकेत आया पीमाई गयु हूं भ्रांति मि संसारे परिग्रह कोई बीजेक्त मह वस्तु मैं मनस परिग्रह, परिग्रह थी जन्म संसार एक गुरु कहूर परिग्रह थे हाँ मगुछ પરિગ્રહ સંસાર નું મંડાવી શકે ભલે આ ભાવ ન લો આપે ભવ ન લો ત્રીજે ભાવ કે અત્યારે લો એવો કોઈ ઉપાય બતાવો આરંપરિક્રો અર્થ શું થાય એ મને કહો આરંપરિક આરંભ કરીએ તો આરંભ પણ આરામ ભે અનાલંબી હોય અનાલંબી હોય આરંભ કરવા છતાં એની અંદર એને એક બિલ ન હોય મન ભાવ ના હોય પણ અનાલંબી હોય રાજી ના હોય છે સમજે છે કે આ ખોટું છે હું ખરું છું ખોટું પુણ્ય આર્જન જે થવાનું છે એક તરફ છે હું કોઈ મને આપી દેસો તો મને મળવાનું નથી મારા પુણ્ય આર્જન તમારો મુલાકાત થાય નિમિત્ત કારણ થાય નિમિત્ત મારા પુણ્ય અને મારા પાપ એમાં અમે નબળા છીએ નબળા શું છીએ કે અમે આ બધા આવ્યા છીએ હું એક બઉ જનરલી વાત કરું છું બહુ વાત ચકશે મેં સાંભળ્યું ત્યારે રાજચંદ્ર ને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને એમાં કોઈ સંદેહ નથી એમ લાદર સંજી બાપુ નો મારે સત્સંગ તમારી ઘરે બે કલાક બે કહું ત્યારે એને પણ આત્મજ્ઞાન થયું છે ભગવાન માનું છું હોય કેમ કે એને પોતાની તો સંસાર વધી જાય એનો અનંત સંસાર વધે જો એને પોતાનું જ્ઞાન ન સમજાણું હોય અને કે મને આત્મજ્ઞાન થયું છે એ પાર પડે તો તો અનંત સંસાર વધી જાય છે સંસાર બની જાય છે જેનો કોઈ આલો છે આત્મજ્ઞાન થયા પછી એ માણસ વૈરાગમાં ત્યાં માંથી પરિણામ થી આવી જાય પછી તો કાયા થી પણ આવી શકે છે હવે મને તત્વજ્ઞાન એક દિવસ કોઈ દિવસ કઈ સાધન થશે શું કે નહી અને છું હોય ને ન છું હોય તો આપી શકો મને ખુલામ ઉઘાડ થયું છે કે નહીં અથવા ના થયું હોય તો થશે આપની પાસેથી થયો છે તો એ આપડે હું તો શું ઉધાર કરાવી દો શું કહું છું ઉધાર કરાવી આપો મારો જે આ લોય છે ને એ પણ ઉભા કરાવી શકે કે આનું સુકાણું મારા આવે એટલે હું ઈ માપલા આવ્યો છું બીજી કોઈ ચીજ નહીં ભિક્ષ બીજી કોઈ ચીજા કોઈ ચીજ હું એક માનું છું બીજું બધા છે મહાપંથ બે કુપન છો શું કહ્યું કે સાચો ખંડ છોડ્યો ને અનેક હનુમાન પાસે ગયા મહાદેવ પાસે ગયા પીર પાસે ગયા પુનાળા પાસે ગયા દેવીઓ પાસે ગયા પણ દેવી તો તમારા દેવી તો મનુષ્ય બહુ માગે દેવી તો મનુષ્ય બહુ માગે છું કે ભાઈ સમકેત થાય છે શું હોય થાય છે પણ અહિયાં આવી શકે છે એવો માર્ગ આપો એટલા માટે જો આવે કે મારે બીજી કોઈ ભીત નથી બીજી કોઈ વસ્તુ મારે બીજી રીતે બધી રીતે હું ચૂકી છું પહેલી આવી રીતે અભિષેક ચારિત્ર માં ક્રોધમાન માયા મરસા કે અપ્રતિબંધ્રતપણામાં પણ ભાઈ મૈથુન ચહેરા જે મેં જાય ને સાથે શું કહ્યું શું કહ્યું ચોથું વ્રત જે છે એમાં કેમ વિચાર પણ આવે શું કહ્યું છતાં બઉ આનંદ માં છીએ સારી રીતે પણ એ બધું જતું રહ્યું અને આપડે પ્રવોધાન માયેલો બધું મને અપ્રતિબદ્ધ રૂપે ભાષે પણ કે આ વિષય કસાય છે વિષય વિચાર પણ મને કેમ આવે છે કે પણ સંકેત સહક્ષમ હોત સહક્ષમ સંકેત પણ વધારે ને વધારે અર્થપુત્ર પરવર્તન કા અને ઓછામાં ઓછા સાત સૌ ની અંદર મુક્ત જાય સહયો નિશિન જેના આત્મા નો ઉપયોગ હોય બરોબર છે સમય એક ઉપયોગ રહીત ના હોય બરોબર છે ઉપયોગ હોય નિશ્ચિન ચોવીસે કલાક થોડું એટલે આખી જુદી સુધી નો સેજે ગોટાળો ના હોય સમાજ છે એ વસ્તુ ના હોય બાકી જે દેહ ના માલિક નથી જે મન માલિક નથી જે વાણી માલિક નથી એવા થતું જ તે દ્રષ્ટિ આત્મજ્ઞાની કહેવાય શું બાકી નામ આપે બોર્ડ આપે કે એ દુકાન નું નામ આપવાનું એમાં આ દેશ માં ગણાકી જોઈએ પણ એ જવાબદારી બઉ જવાબદારી એટલે હું આચાર્ય મારા ઉપદેશ કેમ આપો છો તમે ઉપદેશ આપવાનો અધિકાર કોણ આપ્યો તમે આચાર્ય છે આચાર્ય લોક ની દ્રષ્ટિએ તમે આચાર્ય છો માવી દ્રષ્ટિએ તમે આચાર્ય નથી કારણ કે લોકિક આચાર્ય છો તમારા સંયમ નથી પણ આચાર્યમાં સંયમ નથી સંયમ ક્યાનું નામ કેવાય કે જે ક્રોધ માન માં સંયમ ના હોય તો અંતર ત્યાગ એટલે અંદર થી અંદર થી વિચાર માં ત્યાગ હોય ભાવતી ન હોય ભાવથી ન હોય એ બરોબર આ જે ક્રોધ માન છે ને એનો સંયમ ના હોય જો તમે ઉપદેશ આપશો તો કસાય સહિત રૂપના કરવી એ નરકે કસાય તમારા માં હોવા છતાં કરવી નરકે જવાના પાસપોર્ટ છે બરોબર એટલે તમારી જવાબદારી લઈ એટલી લેજો ન તો ના કહી શકી